આ દેહ ની અંદર રહી ગયો દેહ માં જીવ રહેલો છે આત્મા માં જીવ રહ્યો મરી ગયો છો આત્મા મેં જ્ઞાન આપ્યું મરી ગયો ના જીવ રહ્યો કે ના ઉઠાય संगीत संगीत चेतना क्यों करती बंद बन जाए बने खरु संगी चेतना काम करके खरु ना, ना, ना संगी चेतना करे हिमल वर्ष घतवा हजार हिमल पर घना साधु महात्मा जो हजारों वर्ष ना आयुष्य है लाखों हजारों वर्ष बने કારણ કેવું બધું છે અકલકોટ માં હતા સાતસો વર્ષ ના માયાલકોટ એ યો કેવા હોય છે આત્મા આખા થઈ છે આત્મા તત્વ ને ખેંચાય છે બ્રહ્માન માં લાઈ મૂકે છે આ બ્રહ્મ રંધ્ર કેવાય ને ત્યાં લાઈન મૂકે છે તે વખતે હાથ પાટ બધું નારી બંધ થઈ ગયેલી હોય કારણ કે અહીં સુધી હોય તો અહીં ચાલે પણ અહીંથી અહીંથી ઉપર થઈ ગયું આટલા મળે ઉમર પંદર વર્ષે પંદર વર્ષ ને ત્રણ મહિના અને ઉપર ત્રણ કલાક થયા હોય એ લીધું હોય ધબકાર ભરે તો આયુષ વધે જેટલા ધબકારા થયા એટલું આયુષ ખર્ચામાં કરવા જતા હા થાય પણ આત્માની દશા કેવી રીતે ઘન ચક્કરો છે તારી પ્રગતિ શું મળી છે ઉપયોગ અહી ત્યાં ઉપયોગ બેસે આત્મા નો ઉપયોગ સાથે હોય કેવું અને ઉપયોગ સિવાય સુખ ઉત્પન્ન થાય ને અહીં તો યોગ બેઠો पूरे दुख ना सखन नगत महाराज तो आते आज पचास मैं एक महाराज ने जाते नहीं गए मैंने कहता था પછી ગુરુ થઈ ગયા ને પછી નારિયેળા થોડા ખાડી ને પછી અહીં છે મારે અહીંયા કરે હવે એ પ્રયોગ છે ને મારે ત્યાં હિંસી જી જાય તો વૃક્ષ જાય એવો પ્રયોગ છે આવું મારી ને નહીં જવો જોઈએ હવે આ ઘનચક્કર નેચર આવી જવું જોઈએ ને જો પછી આખેથી જાય તો આવી રીતે જાય નાખેડી રીતે જાય આવી રીતે આપણે પાંચમાં મરસા નાખવા નીકળે રીતે મેચર આવી જવું જોઈએ આવું આ નેચર ઉપાય એવો ના આજે મૃત્યુ વખત ની સ્થિતિ હોય છે ઘણા માણસો ની કોક ની આંખ ખુલ્લી રહી જાય કોકનું મોઢું કે સાચું ખરું જ્યાંથી જીવ જાય લક્ષણ છે મારાથી અમુક જાત ના જીવ થાય છે મારું ભવિષ્ય તમે જોયેલો એટલે પેલા સમજે આછું વાંચી ને સમજી જાય રોજ ની પ્રેક્ટિસ ને પેલો આઠ વાંચી ના ભાઈ ને શું દુઃખ છે તારું શું શું કરવાથી ચિંતા ઘરે જ નહીં કરવાની કારણ કે આમ જ ભાઈ કારખાના છે યાર સાધારણ ધર્મ લખાવી રે જો આ બધું લખાવું તો હું તો કઈક લેવા આવ્યો છું લખાવા નથી આવ્યો કરા નથી ગરીબ છે લડ્યા કરેવાના બોકાય મોટા તમે આચાર્ય મારા થયા છે પૂરો ચશ્મા હાર હું આ નાખાત કરીશ એ આપી જાય ઠીક છે નહીં તો એમને ચલાવજો ને વાંચ્યું પેલા કે બોલો વાંચો વાંચો ઘાત શા કેવા પસંદ આ સ્ત્રી પર કુદરતી કરી અને ઘાત કીધું બે સરખું છે કેવું કેવું છે સ્ત્રી પર કુદરષ્ટિ કરવી અને ઘાત હા બાપ દીકરા છે એકતા અનુભવે છે અને આનંદ અનુભવે છે પરમાત્મા અવશ્ય હોય થી ભગવાન ઓછું પડી જાય સ્ત્રી હું આમાં પાથરી કપાવીએ તો બે બે થી નારા નીકળી બની જાય છૂટાડે છે આ ડખો મૂર્તિ કેવા ઊંધુ જ કરવું એમનું કામ આપડે આપણું કામ કેવું છતું કરવું એને ઓછું કરીએ તો આપણે આ જ્ઞાન પામ્યા પછી નાખ્યું અને એ હું કરી દેસ પપ્પા એને ઊંધું કરવાનું લક્ષણ છે આપડે છતું કરવાનું બેના में गया भगत स्वामीनाथ मंदिर न आक्षर पुरुषोत्तम मंदिर है एक भक्त है वे हूँ ऑफिस जाऊ बेसी गए चाह पीसो चा मंगाई જીવ કરો છે શું થયું બનાવનાર નો હા બનાવનાર નો જીવ કરવેલો ઉઠે ક્યારે એને લેનારો આવે ત્યારે એનો જીવ કરવો જાય એટલે દરેક વસ્તુ યશ ને નામ યશ અભ્યાસ બધું લઈને આવેલું છે પણ એ કક્ષા ના માણસો ને માટે મંદિરો જરૂરી ખરા ને બધું જરૂર બહુ જ જરૂર છે આ મંદિરો મૂર્તિઓ બહુ જરૂર છે જ્યાં સુધી અમૂર્ત પામે નહીં ત્યાં સુધી મૂર્તિ ની અવશ્ય જરૂર મૂર્તિ ની અવશ્ય જરૂર અમૂર્ત ના પામે જ્યાં સુધી અમૂર્તા આવે ત્યાં સુધી આ દરસાય ને હિન્દુસ્તાન નું મોટું મોટું મોટું થાય ને જ છે આ તો ભલે ને લોકો ગમે તે બધા હિન્દુસ્તાન ના લોકો કાપી છે મોટા થાય છે મૂર્તિ હોય ત્યાં સુધી પુજારી ની જરૂર તો પડવાની તો રે મને મૂર્તિ ની પૂજારી મળે પૂજારી એમાં લોકો એટલો તમારો ઘાટ જ પકડી લે એને ને આપવાનું બંધ કરે તો હા એમ થાય એ ભમડા છે ને જે બંધ કર્યું બંધ થાય નથી तो मारू ज्ञान चोखू राखे कभी बंद कारण के पते, पते नहीं।, नहीं पते नहीं आए तो बाक्य पचे पेला बता पते नहीं पचु लोग थोड़ो घो वेपार फायदो थे फायदा नुकसान नहीं थानु नुकसान अमे अमरा शब्द में यू वचन पर है कि नुकसान थाय लगे खरु पाई પણ તે નુકસાન થવા ના દે અમારો વચન બળ એવું કારણ કે મારી ભાવના દરેક શબ્દ માં એટલે એ જેથી આપડે પુસ્તક હિન્દુસ્તાન માં જે આખી થઈ કાકા બહુ આયા માગણી ગુજરાતી બધા સમાજ માંથી પુસ્તક બનતા શું હતું નથી આ વિરોધામાં આખો સિદ્ધાંતમાં સિદ્ધાંત લીધું છે આખો છે જ નહીં કે છે આ લોકો જે નથી ગયા મને કશું જણાય કીધું ને ઘણો ઘણો લાભ થાય છે હજાર છપ્પન હજાર મળી જશે આપડે અહીં એવું નહીં કરવાનું ઘેરા કરો મને કે છે પાંચ છ પાંચ છોકરાંગોક ભાવના વાળો ભૂલ નાખે તો રાંગો એવું નિરંતર અમારું અમારે જ્ઞાન રહ્યા કરે કેવું દુઃખ ના થાય ચિંતિત માત્ર દુઃખ ન હોવો ને એ ભાવના બધી પાણી નીકળેલી ઇફેક્ટિવ ભાવ ભગવાન શું કહ્યું એટોલ રિસ્પોન્સીબલ નથી કેમ સાહેબ મારો તો મારી આવી ભાવના નથી આવું જગત સમજાય આજે એક જીવું ના માર્યું હોય પણ તમે એમ કહો કે સમજવા દે ભગવાન કે છે જીવડા મારવાના મારવા તારા માં સત્તા નથી આ જગત જાડે કરવાની શક્તિ કોઈના છે નહીં તો આ લોકો જીવડા ને શી મારવાના છે જીવડા ને શી રીતે મારવાના ભગવાન કે છે કેવું સમજાય ને મારનાર એટલો જ નક્કી કરે મારું મારવું છે आत्म भाव नरण जी थे मरण हाँ मरवा करन आत्म भाव ભાવ આપણા આપણા ભાવ નું મરણ થયું માટે કે સારા તું તારો ભાવ મરણ એના માટે દયા રાખજે છે એને ભાવ દયા કહી તારા ભાવ મરણ માત્ર એનો એનો એનો લઈ રહ્યા છે બધું જે માત્ર બધું પોતપોતાનું લઈ રહ્યા છે છે સમજાય ને તો અમેરિકા વાળા આટલા વાર ઠંડુ યુદ્ધ કરવા એ કહે છે મારે કલાક માં તમે આખું રશિયા ખાલી કરી નાખી એવું છે એટલે ભગવાને શું કઈ તું કાર્ય છે તારું આત્મભાવ મરણ ન થાય તું બીજા મારવાની ભાવના કરીશ એટલે તારા આત્મભાવ મરણ થશે શું ક્યાં થાય અને તે ભાવ દયા રાખી ગયા નથી બહુ દયા આવે છે કઈ જાત ને જીવડે છે એટલે ભગવાને એક કથાઈ ગયો અને એ કઈ ના છે તેમાંથી મોક્ષ કોનો કેવો કે મોક્ષ ની વાત કોઈ કરવી નઈ તમને એવું અહંકારી છે કે મોક્ષ ના રાખો મોક્ષ ને માટે બાપો એને મારે દે બાપે પણ કરી દેવાને મળશે લોકો છે ગાડા પણ એનો બાપો થશે રેવડી દોષ નાસલ દર અસલ ન્યાય થઈ રહ્યો કોઈ નઈ ચાલે નથી તને અંકારે ને ભગવાન શું કહ્યું કે ત્યાં દસ ગાયો બતાવે તેનો અહંકાર કરવું અહંકાર કરે છે તારે ઉપર ઉપકાર થાય ને તારે વાર આવશે અને અત્યારે આ બે માર્યા છે એ જ લોકો તને દુઃખ દે છે બસ એટલો જ છે અમારે વચ્ચે આ જેને બચાવ્યા છે તમે કોઈ ને બે છોકરા બે છોકરા પાસ કર્યા હોય છોકરા મોટા થાય કે અમને મને પાક કરેલો લાભ આપે ભગવાન ચાર ફે ચાર થોડી ગાયો છોડાયેલા પાછી છે તે પાછા કઈ અપાશા બજ રખાના પછી પાછું કોઈ બમણ વામ મફત આપી દે કે લે તું પાછું બમારો જોયા જ કરતો હોય કે આ જઈને ચક્કરો જોયા કરતો કોણ મારા આલુ પચાસી રૂપિયા ત્યાં ના મને ફોડ હોય છે આ ચાર ચમચો આવે તો આ કીર્કી સારું પડ્યા કયા મારા કયા મારા કિંમત બારી છોડીને આવ્યા છો હજુ કિંમત જોઈએ તમારે તમારી કિંમત છકરિયા બટાકાર તો છે તું આમાં ના પડી તું તારું ભાવ મરણ બચાય શું કે છે તમે કોઈ ઉપર ક્રોધ કરો એટલે હું શું કઉ છું પાણી પાણી કેટલો બધો બફી ગયો છે બાર કેસ બધો હવે આ ક્યારે ઉજવું થયા ભગવાન કરાય કાંઠે એમાં કેટલો બધો કાઢી ગયો જ્ઞાન અજ્ઞાન કેવાય છે જ્ઞાન આત્મા એક જ્ઞાન ના હોય તો પછી થોડો થઈ જાય એટલે કે આલાપ જે ટ્ઞાન અજ્ઞાન ઘણા એ પૂર્ણ તૌક્યા છે તે કામ ભારે લખી ન ભોગે જીવ ને કામ એમ નહી થાય જ્ઞાન અજ્ઞાન ની જે કલા છે એને હું જાણું છું એવી જાત નો જે ભાવ થાય જ્ઞાન અને અજ્ઞાન ની જે કલા છે તેને હું જાણું છું એમ સૌ કે બોલે છું બેન હું બધું જાણું કરી રહ્યા છે અને ગુણાકાર ભરાઈ કરી રહ્યા છે એના અવતારો બગાડે છે અને બેંક બેલેન્સ થાય છે એટલે